અનાદિ આનંદ કરીને લોકો ટાળે છે તત્વ છ તત્વ બાકી છ તત્વો ઉભર માટે છે એક તત્વ ના ચેતન અનંતો છે જેમાં આપડે સોના લગડ્યો હોય બધી કરોડો હોય છે પણ સોનું જ કહેવાય ને એટલે એને ચેતન તત્વ કયું શું એ તત્વ સ્વતંત્ર છે અને અનાદિ નું આનંદ નું છે શું છે બીજું અચેતન તત્વ એટલે પૂદગળ તત્વ છે એ પૂદગળ તત્વ પરમાણુ રૂપે હોય છે અને પરમાણુ થી આગળ થાય છે મૂળ તત્વ નથી પછી વિનાશી તત્વ છે એ અવસ્થા વિનાશી અને પરમાણુ સુખા પડે આગળ પછી પરમાણુ આવી નાખી અવસ્થા માત્ર આવી પરમાણુ સિવાય બીજી જે કઈ કુદરતી અવસ્થા છે એ બધી વિનાશિત છે એના ગુણ એ વિનાશિત છે નહી એનો ફક્ત અવસ્થા આત્માની તે ઉત્પન્ન થાય છે વિનાશ થાય છે અને ધ્રુવ રહે છે થોડોક આ છે ધ્રુવ થાય છે એ થયા કરે છે અને એની અવસ્થાઓ પાછી છે હવે આત્માની અવસ્થાઓ ચેતન છે બધી કેવી છે અને પુદ્ધલ અવસ્થાઓ બધી નિશ્ચેત ચેતન છે અચેતન હવે આ બે ચીજો થઈ કુદલ રૂપી રૂપી છે એટલે આ જગત માં જે બધું દેખાય છે એ બધું જ પૂજગળેર છે જ નહીં પૂજગર્ભળાય નઈ શું કયું સાચું પૂજગળ એટલે આ અવસ્થા વાળું પૂજગળ દેખાય બધું પાંચ ઇંચ રીતે અનુભવ માં આવે છે બધું અવસ્થા વાળું પૂજગળ છે આ બે વસ્તુ થઈ ત્રીજી વસ્તુ આ એક નેતન પોતાનો ભાવ કરવાની શક્તિ છે એ સ્વભાવે કરી શકે છે અને વિશેષ ભાવે કરી શકે છે શું થાય છે હા તે વિશેષ ભાવ થી આમ આગળ જવાની ઈચ્છા થાય છે શું થાય એવો ભાવ થાય છે એની ઈચ્છા અને બીજું એક તત્વ એવું છે કે જેને હેલ્પ કરે ગતિ સહાયક એને ગતિ કરવી કરે એ ગતિ કરે જે માથરી હોય ને વેતા પડી માં હોય ને એ પોતે તરતું ના હોય ને પડ્યું હોય ને પાણી લે જાય ને એવા ગતિ તો આ કોઈ કોઈ દહેત નહીં કરે આ ઘરો આવું કરે ગતિ સાહેબ નું છે આ શોધવાની તૈયારી કેટલા તત્વ થયા પાંચમું તત્વ આ બધા ને આખા જગ્યા પણ આપે છે કાળ એ કઈ ગપુ નથી ગાળ અણુ વાળું છે કેવું છે એને કાળાણું કે છે કાળાણું આપડી શક્તિ બધી ખરાબ થઈ જતા કારણ કે વિદ્યા બધી માત્ર ખરાબ થઈ ગઈ છે બધું ઉપયોગ લેતા હતા એટલે આ કાળ કાળા અનુરૂપે છે અનુરૂપે છે એ કાળ અમુક ભાગ માં આવે ત્યારે હેલ્પ કરે આ છીયે ભાગ કોનો આ પૂતગઢ નો ભાગ છે કાળ ની તો આપણે બહુ પડેલી નથી પછી કાળ આપડે શું ઓળખાતો નથી ખબર પડતી નથી એટલે એને બાદ કરીએ ગતિ થાય કે આ સિટી થાય કે આપડે લેવા દેવા નથી એટલે સાહેબ બાદ કરીએ અને આકાશ તે આકાશ તો આપણે જાણીએ છીએ અને આત્મા આરોપી છે રૂપી અને પોતે ક્રિયાકારી છે કેવું છે ચેતન નથી થતા ક્રિયાકારી એટલે આખું જગત ગુજયું કે આ કરનાર ઘણું સુંદર છે આત્માય એટલે આ બધી કરામત એની છે આઠ કોને બનાવી એને બનાવી કોણ કોને બનાય બનાય આત્માના વિભાવ ભાવ હોય છે ઈચ્છા એક પ્રકારની ઈચ્છા પ્રમાણે તેનું બધું શું કરી આપણે કદાચ નથી બનાવતું આત્માના વિભાવ ભાવ હોય છે જે ઈચ્છા એક ઈચ્છા પ્રમાણે તેનું બધું શું કરી આપણે જે જે ઈચ્છા હોય તે દુનિયાના માણસો બેસતો હોય ના હોત ને તો કોઈ બાર હાથવારો હોત ને કોઈ વીસ હાથવારો હોત ને કોઈ છ પગવારો હોત તો પાછું આ લિમિટ છે ઈચ્છાઓની લિમિટ છે બોહ ની પણ લિમિટ છે બધું લિમિટ વાળું છે અનલિમિટેડ નથી આ રૂપ રૂપ સારા ગુણ હશે આ જાત જાતના ફ્રૂટ કેવા કેવા રૂપા આવે ડ્રાય ફ્રૂટ થઈ દેલો ક્યાં ક્યાં તો હાઈડ્રોજન એ નથી એક અહિયાં આગળ કાવલ આપડે પૂર્યું એટલે સંદાસ માં જવું પડે આ પાણી પૂર્યું એટલે બાથરૂમ માં પડે આ શ્વાસ પૂર્યો એટલે ઉચ્છ્વાસ આ બધું શુદ્ધાત્મારે આ પૂરણ ગરમ છે બધું બીજી બધી વસ્તુ ઉદાસીન છે આમાં ગતિસહાયક તત્વ છે ઉદાસીન છે કાળે ઉદાસીન છે ગતિ આકાશ એ ઉદાસીન છે પૈકી સહાયક ઉદાસીન આ બે રોજ માર્ગે છે જો આત્મા સીધો થઈ ગયો શુદ્ધ થઈ ગયો તો ક્યાંય મેળવે પછી ટેકો ના રહે ને આધારી વસ્તુ છે શું છે ઉદ્ધન ને આધાર જો ટેકો દો તો તમારું ક્યાં લાગે નિરાધાર થયું નિરાધાર વસ્તુ રે ખરીફિક અમારી કોઈ પણ વસ્તુ નિરાધાર પછી અરે આ લોકો સુ કે એ કર્મ ગણી ગણી ને નાશ કરો એટલે હું આ ચેકર નહીં આવ્યા કેટલા કરતા વધારે અને અમારી શોધકો નાખી એની મેરેજ પડી ગયું મતે આરોપ આપ્યો ત્યારે મારે ગુનો લાગે લાગે ઉપર થી ગુનો લાગે પૈસા હોય તો બફાય ના હોય તો બફાય બૈરી હોય તો ના બફાય બફાય કુવારો હોય તો બફાય ત્યાગી બફાયું આવું તો હતી દુનિયા દુમિયાન સુખો ગઈ ને તો પોતે પરમાત્મા થઈને આ બેટા મસ્તરી છે પરમાત્મા થઈને કરવાના મૂકી ક્રૂર મસ્તરી કઈ સાચી થાય તો રીતે આવી મસ્તી છે બી એક જ તત્વ નો સામાન છે આ બધું આ જેટલા પ્રકારના રંગ છે એ બધા એક જ તત્વ છે જેટલા રંગ છે જેટલા અવાજ છે થાય પેલો ગુણ છે એનો અવાજ નો જેમ પરમાણુ હતો ને બહાર નીકળે તે પેલા ભાઈ વાદળા થશે પરમાણુ ખાવા જાય છે શું હિસાબ છે તમારે પથરા છે આપડે પ્લેન માં જઈએ છીએ જોઈએ પથરા હોય છે ખાલી વાટકા પણ એ અથડાય છે ને તો આટલો બધો થાય છે બીજી જાતના ભેગા થાય તારે અથડાય અવાજ થાય આ વાદળા બે પ્રકાર હોય છે આપડે એ બધા દૈડા માણસ વાદળ આવ્યું છે પણ ગરમ છે કેટલાક દાડે બાર વાગે વાદળા વાદળ છે એટલે જાગ જતા પરમાણુ એ દવા જગા થાય ને ઘર્ષણ થાય છે જેટલા બોમ્બ છે તે ભૂતગલ બધું છે આ ફક્ત આપડે ચાલીએ આવીએ ને હવન આવે છે ને તે છાપરા ઉડાડીને એસી મહેજે અરે હું પત્ર હું ઉડ્યો તત્વ હું ઉડ્યો ઉડ્યો કરો પૂજલે પૂજલે સંચાલન કરે છે તો ઘઉં ક્યાં પાસે હરિયાણા થી રોટલી હોય ઘઉં ચાલે છે બાજરી ચાલક છે બધું જ ચાલે ચાલે ચાલતો તત્વ કરાવ કરાવ ક્યારે બન્યા તો એમ કેવું કે ભૂલ છે ક્યારે થયો ક્યારે નાશ થશે એવું હોય નઈ અને એને જ રિયલ કેવામાં આવે છે રિયલ છે ને કહેવામાં આવે છે અરે એમના ભેગા થવાથી મિશ્ચર સ્વરૂપે જેટલું થયું કેવી ને આપણે વાળ થાય નખ થાય ગોરી લાવ્યા ને તે ઘેરા કહે ખબર તો જાય પછી શું કરું વાહન હોય તો આપડે થાય થાય છે દોરી પછી વાર ખોર કરીએ આપડે જે મળી દોરી પાછી થઈ જાય તો કીધે છે લોકો નથી આ બધું તારા થી તારી કર્મ બંધારશે ને પૈસો વધશે નઈ એ માણસ તારાકી સિવાય ધંધો કરે અને એજ માણસ બીજી સાધી તમે માણસ ચારાકી કરે છે જોયેલી હોય બસ ઉપણાય કેવાથી મુક્તિ હા કેવાથી મુક્તિ ના ગયું તમે તમને આપ્યું એટલે ચાલી એટલે મારે જો ઓછો ભાઈ ને મારે કેવી રીતે ડાક્ટર કરાવરી માર મૂકવાની નથી વગર સાયડી કરીએ ના એવું વરગાત પેલું લાગીએ કેમ થયો એ તપાસ કરવાની કેમ થયો એ તપાસ થાય ચાર પાર આવ્યો અમાઉ કરવા જોવા ક્યાંથી ક્યાંથી જોવા જો દાદા દાદા તો સમજી ગયા હા દાદા